મહેસાણા નું મંદિર પણ સારું છે તરજ આવજો જતા રહેજો આ તૈયાર થાય આવજો તૈયારી કરવાડી મોટી પોટલી રહ્યા અમારી પાસે આ સવા લાખ રૂપિયા ગયા છે દિરાસર માટે તેમ આવે તો કરોડે આપવાથી પાર ક્યારે આવે એટલી બધી આપવાની સપના એના એ આવે છે કેટલા થયા એટલી મારી ભાવના જ છે કે લોકો એવું કરતાંસંઘ શું કરશે પાંચ લખ રૂપિયા જમીન રખાઈ ગઈ સંકોલ પણ નિષ્ફળતા સંકોલ કેવું વચ્ચે શ્રીમંદર સામે સાઈડ માં કૃષ્ણ ભગવાન સાઈડ એ મહાદેવજી નું શિવલિંગ ને પક્ષપાત તો બઉ દાયા કર્યા સરસ થઈ જવાનું તૈયાર થઈ ગયા હતા નક્કી કરી દઉં ત્યાં કરી મારું અહીંયા ત્યાં જ છે મારી જગ્યા થોડી અંદર છે અને એને લખ્યું ધંધો આત્મા આવે તે કરવો સમજે તો એમાંથી કયું સાચું ખેડૂત નો ધંધો હોય બે ભેગું ક્યાંથી બની શકે હિંસા ના કરવી ધંધો આવી કરવો એવું સાથે આવી પડેલો ધંધો કરવો મારા ખાવું ક્યાં કરવા ગમતું એવું કરવા પચાસ કરવો આવી પડેલો દાદા નો ધંધો હિંસક કેવાય આપને લાગે છે કે આ ખેડૂત નો ધંધો હિંસક નથી એરના એરના કદા વેપારી બની શકાય આ જાતા રે કતો ડોક્ટર બની શકાય કેમ કેમ দাদা એવું કહો કેમ એવું કહો છો দাদা તમારા સામે ડોક્ટર ની નો બેઠ છે ડાસો કદા વકીલો બની શકાય હા ડોક્ટર કદા વકીલો બની ડોક્ટર કદા વકીલો ઇલસે બોલે એ ફોર પાડો કે થી કઈ રીતે ડોક્ટરો ઇનસર અને વકીલો વધારે ઇનસર ખેડૂત કરે છે એ વાત બરાબર તો પછી આપડે એના કામ માં ઘણી જીવ જંતુઓ મળી જાય છે મરી તો માન્યતા ખોટી છે કે આપણે નથી મને ના મને હા એ અમે બે જાય છે એનાથી હિંસા થાય છે પણ દાદા છે એનાથી હિંસા નથી થતી દાદુ આચાર્ય પૂછે છે લોકો કબુલ કરે કારણ ટાઈટલો ઘણા ભગવાન મહાવીરે કહ્યું ને કે દેશ કાર પ્રમાણે ચાલશે ભગવાન મહાવીરે કહેલું કે દેશ કારણે દેશ અને બધા રાતે દુકાન બંધ કરે તું રાતે જે દેશ માં ઠંડા દેશ માં કપડા નઈ પહેલા જાય કુદરતી બનાવટી બે દેખાયેલા બનાવટી તમારેસન માં બઉ તમારી ઉઘરાણી શું માલતી રો ક્યાંક ના મારે તો બોલે ને ઉછામણી ઉસામણી પાછી ઉઘરાણી કરવી પડે ભાવથી નહી કરતા ત્યાં ના એવી પડે તમે લખાયા હતા બગડી ગયા એવું નઈ આપડે તો ઊંચા ભાઈ ના હોય આપડે તો હરિભાઈ ના હોય હરીફાઈ ધર્મ છે ત્યાં હરિભાઈ ના હોય છે નઈ તો આત્મા હરીફ માં જંકાર માં જોતાનું ઘર છે અને ત્યાં જવાનું અહીંથી અહીં એમની પાસે જવાનું છે ભગવાન ઉપર ઉપકાર કરવાનો નથી ભગવાન ઉપકાર આપડા સારું કરવાનું પોતાના માટે અને બધું થઈ જશે જગન્નાથ આ તારી નહી થઈ શકે હા આટલું મોટું પ્રોજેક્ટ થઈ શકે એટલે એ લોકો અમે કરીએ તો પછી ના પડે ભગવાન નો રિવાજ કેવો છે એક જ્ઞાની પુરુષ હોય તો એને દેહાસ અંદર સાથે ગભાડા પહેરવા દેવાય અને ભગવાન ને અડવા દેવાય કપડા પહે ને કોઈ પણ તે અમુક નિયમ ની બાજ નહી હમણાં દેવા નહીં ક્રાઇસ્ટ વાળા કેતા હવે ધર્મ અમારો ઊંચા ઊંચો ધર્મ મારો આધાર છો ઊંચો છે તેનો આધાર આપવો વધુ વધુ માણસો જે ધર્મ હોય માણસો તે ઊંચા ઊંચા ધર્મ શું ઓછામાં ઓછા કરતી ઓછા હોય વધારે ઓછા હોય બહાર મંદિર કેવાય બધું જ માતા આપડે તો એ લોકો ને સમજણ ના પડે આપડે નિશાન બોલાય હોય તો બોલાવી સમજણ જતા રેતા અને એની જોડે હરિભાઈ કહે નહી બાળ મંદિર ની જરૂર છે બાળ મંદિર માંથી આ લોકો જ્ઞાન મંદિર માં હાતી બધી તમે બાળ મંદિર નઈ જયલું जाला। तो व्यवस्थित शक्ति निकम कर तो मारा दीप बोली बहु ठंड पड़े शे? तो व्यवस्थित शक्ति चलेगा વાત કરીએ છીએ તિરજ કાય કરતો હોય તિરજકાતો ને બઉ સારું માસ કહે છે હા એવું નઈ એ તો વાત જ કહેવું જેવું જાણ્યું એવું કરીએ વાત આ બરફ ઠંડો છે એટલે પ્રતિકોણ તો જ રાજદેશ ત્યાં અને ફાઇલ હોય દેખાતી ઘડી ખારી હોય ઘડી ને પ્રતિકોળ નહી કરવાનું બનાવનાર કોણ છે તેનું પ્રતિ બે ફાઈલો સૌથી વધારે પ્રતિકોણા જ મૂક્યાં બે એ બે ના પણ કે ઊા કરી તુલ ઉભાઈ લાગે ખાવાની ઠીક છે તમારે પ્રયત્ન કરો ભેગા કરો પણ પૂલ સારી હોય તો તમારું ક્વોન્ટિટી હોય ના હોય ને હા તો જ્ઞાની પુરુષ ભાઈ તો ક્રમિક ભાગના જ્ઞાની પુરુષ ભાર ત્રણ વધારે વધારે ચાર કે છે બસ એટલા જ બુજે બધા હોય પૂલ અક્રમ થઈ હરકત નહી તો અમે કોઈ આવે ચા જણા આવે બોલ તારે પેચા કોઈ આવે ને કાય હું તો પડેલું છું મારે માર ના પહોંચી ગયે આખું કુટુંબ આવે તો કોણ બોલખુ આ કોણ બોલુ મે લખ્યું તો કે કાકડો બાપને કે કબેરી જે વાઇફ મરી જાવ આ લોકો બધા નહી આયે પણ ના તો પણ એ દુખમાં મરા રાખી હતી દુખ એટલે તો કે એનું કે વાણે ન ન કરી શકાય એવા બોલ્યા છતાં કઈ લાલત રેહક લઈ લે તમને કઈ લાલત રહી નથી ને હજુ લાલત બેઠા તા અમે એને બેઠા હતા મેં કહ્યું કે બહાર જઈએ એ પોસાતું નથી તેમ આ વળી ક્યાં અમારી બાજુ પણ આવતા પેલા રાજા નીકર્યા નથી તે તે ને તો દી પ્રાઇવેટ હોય તો અમાર રોમન બીક લાગે છે મારું પ્રાઇવેટ ખુલ્લું થઈ જાય જય સતીરા ઓ પડી ગયો આ કાકા એટલે મને તો દાદા એ ખાતરી આપી છે મહાવિદેશ ક્ષેત્રે મોકલી આપવાની આ બધાને આપવાના છે ને આપવી પડે દાદા એવા નથી તમારી ખુશ થાય બીજા પણ ના ખુશ થાય એવા નથી બધે ખુશ થાય બરોબર ભજમ કરવા માં વિધાય મોતી બધા મોતી થઈ ગયા પ્રવીણ મોતી ગયા બાકી રહ્યા ભસમ કરવા ચાલે મોતી નું ભસમ કર્યું હતું જ્ઞાન લીધા થયા સરીણ ને ખબર પડી નેખો થાય છે મેન્ટ છે ને પ્રતિક્રમણ કરી લે પછી પ્રતિક્રમણ કરી લે એમ બં કરે એટલે જલ્દી પાર આવી જાય ને જલ્દી પાર જાય જાય દેવજણ ધોઈ ને વ્યવહાર લાગે ને હવે કપડું એટલે ધોનાર બે આવે જ્ઞાન લીધું છે આવતી બરોબર જ્ઞાન પ્રગટ ના થાય પાછળ અમુક જ્ઞાન ટચ થાય પણ જ્ઞાન ટચ થાય અગર એ નહી જ્ઞાન એટલે આત્મા અને કેવળ જ્ઞાન એટલે કેવળ આત્મા એસો રૂપિયા આત્મા समझिये जाप करता अनंता हरिहंत थी गया अरिहंत थी गया अनंता सिद्ध थे नवकार एक ना सर संधान एक नकड़ी प्रत्यक्ष एक नो एक अभिप्राय अन्त एक ना तो आ, एक अभिप्राय एक अभिप्राय बद्स अभिप्राय અનંત થઈ ગયા બધા આપણે નવકાર મંત્ર બોલીએ છીએ નવકાર મંત્ર નમોરિય હણમ નમો સિદ્ધાણમ નમો આરિયાણમ નમોણમ અને નમો લોય સપણમ આ પાંચ પાંચ आप पांचे पद नमस्कार एक वक्त करो जितला गया वर्तमान नमस्कार खरो खो बदे बदे बड़े पद बदे पद एफेक्ट आपने अद्धिकरण आपे नौका मंत्री समझाने जरूर है बदले मंत्र उत्तम होना એકલો બોલવો હોય તો સાધુ આચાર્ય ત્યાગીઓના જેટલા મંત્રો બધા ભેગા બોલવા જોઈએ જેમ સંસારીઓ દ્રવ્ય ભાવ પૂજા બંને હોય ને પૂજા અને ત્યાગીઓને કઈ નઈ અને સંસારીઓને લેવા દેવા છે ને પાછળ ના પદ બધા મંત્રો જો નિષ્ફક્તિ મંત્ર વિતરા બહુ નિષ્ફક્ હતા એટલે બીજો ભગવાન બીજો મંત્ર નમો ભગવતે વાસુદેવ તમસિંહ નમસ્થિદાન બોલું છે નક્કી કર્યા કરારમા करणी पेला तीर्थंकर बोलता अपने त्रीमंद्र वसु ओम नमो भगवते वसुदेवाटलू ભૂત તીર્થંકર છે કે ભૂત તીર્થકો ચોવીસ તીર્થકો જે થયા તેના આપણા લોકો હરિહંત નમો સિદ્ધાંત तो अरिहंत अपना हरिहंत तरीके नमो हरिहंता हरिहंत कहवाई हरिहंत कह बी भूल चालू आमने हरिहंत मरी नमस्कार करमो सिद्धार्थ मई गया તેથી આપડે આક્રમ માર્મસ્કાર વર્તમાન તીર્થ કરે वर्तमान वर्तमान हरिहंत हांर ते गो तो गरिहं कहवा हा हंत ना कहवा गुर मंत्र મેં અત્યારે મારો એના પેલા જે ચોવીસ થઈ ગઈ એ વખતે સિમંદર સ્વામી ક્યાં હતા એ વખતે સિમંદર સ્વામી ક્યાં હતા ગઈ ચોવીસ પેલા ની પેલા તો આગલી ચોઈસ થઈ ગઈ દાદા આગલી ચોઈસ થઈ ગઈ શીર્ષંકર ચોવીસી ના જે વખતે હોય ને મહાવીર ક્ષેત્ર માં નિરંતર હોય છે એટલે આપડી ચોઈસી થઈ રેવાના આપણને કોમ લાગે નિરંતર ચાલુ છે ને નૌકાર મંત્રંત્ર છે ને બધું કોઈ પણ વસ્તુ હોય ને શબ્દ આદ્યંત વાળા હોય એ બીજા શબ્દો બીજા રૂપ માં હોય ત્રીજા રૂપ હોય બીજા ભાષામાં હોય ત્રીજી ભાષામાં હોય એટલે એનો ફેરફાર ત્યાદ કરે પણ ભાવાથી ન આત્મા અનાદિ છે જગત અનાદિ છે આત્મા સ્વામી નું દેહમાન પાંચસો ધનુષ છે સિમંદર સ્વામી નું દેહમાન પાંચસો ધનુષ છે તો એક ધનુષ નું પ્રમાણ કેટલું એ તો આપણે માફ કરી શકાય નઈ ધન આપણે આપડે બઉ લાભો દે ઊંચો છે કોઈ હિસાબ છે નહી કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ છ ફૂટ નખશે કોઈ જગ્યાએ આઠ ફૂટ લખશે એનું કયું આપડે મને એના કરતા વગર મને આપડે માફ કાઢી શું કામ છે આપડા આત્મા જોડે કામ છે ને આપણા જોડે એ તીર્થિંગ ને જે કલ્યાણકારી જગત જે કોઈ કલ્યાણકારી જીવ સ્વરૂપ થઇ ગયા હોય કલ્યાણકારી તો કલ્યાણકારી પુરુષો થયા બધા નમસ્કાર એ પછી ગમે તે હોય કલ્યાણકારી હોય સ્વરૂપ થઈ ગયા મોક્ષ લક્ષ્મી બધા ધર્મ ના યોગ્ય પુરુષો પાસે બધા ને નમસ્કાર ભગવાન નમસ્તી ખાતર એનું કઈ એમાં વિકલ્પ પડવો નહીં આપણે આપડા હાથમાં વધારવો નહીં લેવા જેવું હોય તો આ કાં કેટલો બધો માલ બોજો વધારી આપણા હાથમાં કોઈ નાખીએ આત્મા માટે છે આ બધું બધું આત્મા માટે છે જાણવાનું જો આત્મા ભગવાન શરણ ચરણ નું શરણ જરૂરી ચરણ નું શરણ ચરણ નું ચરણ નું શરણ જરૂરી પણ હું શું કઉગુણો છે એનો દેખાવાનો ક્રમ હોય છે કારણ કે એના દેખાવાનો ક્રમ હોય છે એ ક્રમ બધ હોય છે દીધા નહીં તો તરીકે કોણ ઉપાય પોતાના દેશ દેખાય નહિ ઉપાય માર્ગો બાંધવા નહીં તો નામ છે આ આ એકાંતવાદી હોય નહીં એટલે તો એકાંત જાય તારે નઈ ને બીજું બધું જાણેલું છે ને આપે કીધેલું કે આપનો ફોટો જુદો રાખવાનો એવું કેમ રાખવાનું એવું નથી કે જેને હમજણ હોય તેને કહીએ બાકી બીજા કહીએ ને કેમજળ હોય તેને સમજણ હોય તો કહીએ બીજા બધા બુદ્ધિશાળી સારી જુદા રાખવા બીજા બધા બુદ્ધિશાળી શિવ ભગવાન નો ફોટો હોય એની બાજુ માં દાદા આવ્યા તો કે આ ફોટો મારો બાજુ માં નહી રાખવા ફોટો ક્યાં જવા માટે આપે કીધેલું ને કે એમના ઘરે શિવ ભગવાન ફોટાની જોડે દાદાનો ફોટો હતો આ જે મોક્ષ ફળ આપે ને તે જુદો રાખવો મોક્ષ ના આપે પુણ્ય ફળ આપે તો એને જુદા રાખવા બીજા બધા એ પુણ્ય આપે જેટલા ફોટા હોય બધા મોક્ષ આપણે શિવ ભગવાન મોક્ષ પણ આપે ને આ શિવ ભગવાન મોક્ષ પણ આપે ને કોઈ ના આપે કોઈ આપે પુણ્ય ફળ સમજવ પડે ત્યાં ના સાંભળવું ખુશી રહી દૂધ ને દૂધતા ખરી ભેગી કરે કઈ નાખી જે અલૌકિક જુદું રાખું છું હવે સમજણ પડી સમજે તો કોઈ આમને છે ના આમ તો કઈ ઓછો કોઈ પાસે એ હોય છે ને આમ તો નિરાગ્રહી હોય અમારું ક્યાં હોય તો પછી તમારું કયું બરોબર છે તમારી દ્રષ્ટિએ એમ કહીને ચાલતા થઈ જાય અમે કઈ આખી રાતુબા હાઈ ના રહીએ તમારી જોડે અમે એવા નરા ના હોઈએ મત ખરો કરાવવા નથી આયા બધું વાત ખરી કરાવતના જાળામાં કોઈ મત ના જા પડેલા જ છે ને લોકો થોડું સમજાય ને કયું તેમને જય સત્ય નથી તે મારી વાત સાંભળે તેના હાથમાં કબૂલ કરે જ એવું અમે ફોટા કહીએ છીએ બીજો ખોટો આચે નથી ધર્મ બાન્યો કોઈ પણ એવું સત્ય નથી જેનો આગ્રહ કરવા જેવું હોય એવું કોઈ સત્ય જ નહીં કે જેનો આગ્રહ કરવા જોઈએ આગ્રહ કરવા જેવું સત છે આ અપેક્ષા એ સત્ય આ અપેક્ષા અને કોઈ પણ ક્રિયા મોહ ગણી ફતી નથી જે ત્યાગ કરતો હોય તો એમ બહો કામ કરતો મોહ છે તબ કરતો હોય તો એમ ज्ञान करोहनी सुख नाम छू असू જેટલા પ્રકાર નું સાધુ ત્યાગી અને હાઈટ હોય બધા જ વાંખમાં નવાણ હોય તો આત્મા પ્રાપ્ત ના થાય